આમાં ઘડવાનો જ નથી આ તો કલ્પના જ છે ખાલી કલ્પના થી કર્યો છે લોકો અભરી ગણીએ ફેરે ફેરે કર્યા પોતે ગણીએ ફર્યા લોકો ને ફેર્યા અને પછી કહે છે કેટલા ભાઈ ફર્યો ત્યા ડાબડા કાઢી ને ખબર પડશે તદ્દન એસી જુદો છે એવું પેલા નહીં બધા ખબર ના પડે નહિ કસરા ખબર ના પડે કેવો ચોટેલો માયાત ભ્રાંતિ રસી ચોટેલો ભૂલ એવા કેટલાક લખેલા છે બધા જગત ને સરળ કરી આપે સરળવે એવી રીતે દાદી પાછા કરી અને લેખ આપ્યા કરે ને તો ઘણા લોકો આખો જગત શું ખોરે છે ન્યાય ખોરે છે જગત માં જે બન્યું એ ન્યાય આપડે બાળકી મળ્યો હોય લઈ લે પછી આપડે તું ન્યાય કર્યાય હોતો છે આપડે ન્યાય દોલ મારે જે બન્યું એ ન્યાય ન્યાય ના હોય આ જગત ના લોકો ન્યાય ખોવા ગયાથી આ જગત આખું ઘણી ખરી શક્ય જઈ ગયું એટલે આપડે લખ્યું છે બન્યું એ ન્યાય જે બની ગયું એ ન્યાય જો વકીલો વકીલો ન્યાય ખોળવાનું ન્યાય તો સરકો ભીટર છે કે આપડે શું કેટલું ન્યાય કર્યું અને કેટલું અન્યાય કર્યો એ જાણવા માટે શરમ એ માગણી કરવાની વસ્તુ નથી આપવા જેવું છે આ દુનિયા કોઈ પણ ચીજ ના કરવા જેવી હોય ખાસ કરીને કોઈ રીતે હેલ્પ નથી અને નુકસાન પારો ઘણા લોકો શંકા માં જ લોકો ભાઈ શંકા લઈને ભવ ઊભો આ જગત માં આસુરી તત્વો ખરા આસુરી તત્વ ના હોય દૈવી તત્વ ના હોય સ્વભાવ <laughs> આખી રીતે મોક્ષે લઈ જાય છે બીજું કોઈ લઈ જતું નઈ એક જંગલ મને કહેશે ભગવાન આ તું હોય ને ગુસ્સા હોય બદમાસ બધાને સુખા ઉત્પન્ન કર્યા છે ભગવાન ક્યાં ઉત્પન્ન ભગવાન ક્યાં આરોપ એની મધરે છે ભગવાન તો ભગવાન જ છે કશું કહે નહી આવ્યું તોફાન ગાઢ પરમાનંદી છે એના આધાર થી આ જગત ચાલી રહી છે લોક નિરાધાર રહે છે નિરાધાર પણ છૂટી જાય એટલે ભગવાન આ દુનિયામાં જો ચોર ડૂબતા બદમાસો આ બધા ના હોત તો માણસો ડેવલપ જ ના થતા માણસ લાઈડ રે જંગલી જગ્યા શું કે લોકો ને જા રોગો ફેલાય પછી શું એટલે તો ગટર છે ગટર પેલી જરૂર છે શું કયું રોજ રોજ ના ભેગા થાય સોલ્યુશન કોક ખેડૂત બધું કરે ને ઉપકાર માનો છે મારા ધનભાઈ મારે ભાઈ હા એ કઈ રોજિયો કચરો બાલ આવ્યો કઈ થી સાચી સાચું છે ને એને કોઈ નામ લેવા નથી આ દુનિયા આ દુનિયા કોઈ એવો જન્મ્યો નથી ભગવાન પણ ભગવાન તો બહુ સરળ માં સારો જો કદાચ દુનિયામાં કોઈ હોય તો ભગવાન જ મેં કહ્યું તમે મારા ઉપરી ગઈ શકે બસ થઈ ગયા ઉપરી ના કે માણસ ગયો હોય ગયોગ્યુલેટર એટલું બધું સરસ છે કે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડે છે ભગવાન ભગવાન એવું નઈ કરતા રેગ્યુલેટર હોય તો ભગવાન પગપા થી થઈ જાય ને બઉ ભક્તિ કરે તેના પક્ષ મજા સમજાવો બહુ ભક્તિ કરોડિયો પર પૈણા સુધી રહ્યા જ નહ્યા સુધી રહ્યા જ નહ આને ગયા ગયા તા છૂટ્યા રાખવડ્યા દીધા બધાને પેલા ખાતા આવ્યા લોકો એમ જતા બીજો બાબુ આવ્યો એટલે પેલા ખાધા પછી મને થતું નથી તમે આ તો ગેસ છે આ બધું આ ગેસ સ્વરૂપ છે આપડે આવે છે ને આપડો હિસાબ હોય એટલા બુધતા ગેસ છે હિસાબ ના હોય પણ આવે તો આપણા હિસાબ ના હોય બાકી પણ આવે અમારો સાથે બાકી હશે ને હિસાબ હિસાબે એમના ભેગા થાય એટલે મેં હિસાબ વાર શું ના પાડી છે એ લોકો ને શું ના પાડી છે હિસાબ વાર ફાઇલ તો આ બાળ ધર્મ છે ને બાળ આ બાળકૃષ્ણ નો ધર્મ એટલે જે કેવા મારા છે કે નાગોડિયા કૃષ્ણ નો ધર્મ કયોગેશ્વર નો ધર્મ યોગેશ્વર કૃષ્ણ બે બે પ્રકારના કૃષ્ણ એક બાળકૃષ્ણ અને એક કૃષ્ણ આ બાળકૃષ્ણ નો આપણા લોકો ચાલે યોગેશ્વર નો સંતો નહીં પડ્યા ને જોયું યોગેશ્વર ને સંત યોગેશ્વર કૃષ્ણ ગીતા રોજ બે અધ્યાય વાંચે અને ત્યાં કૃષ્ણ ભગવાન લખ્યું છે કે આ ગીતામાં એકાદ માણસ પામ્યા નથી લાડવાની પેલી ગીતા કઈ ભાવતી લોકો ઇન્દ્રિયો પડેલું છતાં આપડે વિતાય તો નથી કેવાય કારણ કે કરતા તું એવું ભાન થઈ રહ્યું છે શું છે કરતા હું છું મેં કાબારા કરું મારે બહુ પછી મમતા ફાયરમાં તો વિલિયમ તો એના બાબો હોય સાઈડ તારે કપડ બે જુદા જવા આવે અને આ તો હાથ પેડી ના છોડે લોભ કે લોભ ને આ લોભ નું સ્વરૂપ જોયું તમે લોભ નું સ્વરૂપ જોયું આપણા હિન્દુસ્તાન ના સાત પેઢી બધી લોભ મારા છોકરા ના છોકરો તેના છોકરો એના લોભ તે લોભ પડ્યા હોય તે લોકો ન થાય બાપો તું એ લોભ ના ભાઈ સમજ ને એ મનુષ્ય ની સાદી આવું આપડા ભારત ના તો ઉપર ને ત્યાર પછી ભગવાન નો શુદ્ધ માર્ગ પ્રાપ્ત થાય દેશના જ થાય અને એ તો બિચાર સા કે લોકો બઉ સીધા લોકો સારા લોકો જે સારો છે કાયમ ના માટે સારો ખરાબ છે કાયમ માટે ખરાબ આપણે સારી ગાય હોય નાનો બાબુ છે આમ સિંઘું મારે મારે ગયું હોય ને એવી રીતે એ લોકો છે એની ગાડી લાવે પછી કેન્ટીન માં એમાં હોટેલમાં એ પૈસા આપી દેવા ભલા માસ્ આપડા લોકો તો કયું હોય કાકાનો દુકરો હોય ત્યાં દાદા આવવાનું મારે ગાડી તમારી તારે પડે બે હા યર ડેવલપ થઈ ગયો છે આ લોકો અંદર ડેવલપ નથી પેલા અંદર ડેવલપ થાય અગિયાર આ રીગંધે ને તો પછી નફા માવાનું બગડે તો અને મારો બગડે એના કરતા આપડે અહિયાં આપતા હોય ને એ કોઈ કેગેશ્વર કૃષ્ણ ને કઈ રીતે સમજી શકાય અત્યારે કોઈ યોગેશ્વર હોય ત્યાં જાય પછી પોતે થયા છે મુક્ત ભરૂચ ને પૂછવું કે શું કોણ છે તું મુક્ત પુરુષ ને હિન્દુસ્તાન આ ત્રિમંત્ર માં નવકાર મંત્ર વાસુદેવ અને શિવ વાત્રણે ત્રણેય જોડે મૂકવાનું શું પ્રયોજન છે આખું ફળ ખાય આખું ફળ અને ટુકડો ખાય એવું નહીં મંત્રો મંત્રો બધા આખું ફળું શું કર્યું છે અને આ ભેદ જે પાડ્યા છે અજ્ઞાનીઓ પાડ્યા છે જયારે જ્ઞાની સાહેદ એવું કર્યું આ લોકો સમજ અજ્ઞાનીઓ પોતાનો કટકો દેખાડવા માટે નવું નવું નવું કાઢું શું કે જો ભેજ પડે બે બુદ્ધિ નું જે બુદ્ધિ થી જે સોલ્યુશન આપીએ છીએ ને તેની ઉપર વાદ ઉભો થાય અને વાદ વિવાદ નું કેવાય અને આ તો એક્ઝેક્ટ આત્મા માની જાય આત્મા માની જાય जागे में। पर थे आत्मा जुड़ तो पा जाए समाज जीवन मा एक सफल रहे के निष्फल रहे।, रहे रहे टकी रही सके बुद्धीती पर था है। એવા લોકો તો આત્મા માં જાય જ પણ એનું એ સમા આત્મા જોડે તો જોડાઈ જાય પણ એવી વ્યક્તિ આ સમાજ માં બહુ મળે પેલું પ્રભે ઘટા સફળતા ચાલે ને એ પ્રભ્ય ઘટા ની સફળતા સફળતા હંમેશા ખ્યાતિ ની હોય છે બીજી રોટલી ઉડી જાય જેમ દાળ ભાત ઉતરી જાય છે ને એ ઉતરી જાય વાસી થઈ જાય ખ્યાતિ વાસી ના થાય કદાચ જીવન માં રહી શકે જીવન માં રહી શકે સમાજમાં જેણે રહેવાનું નથી સમાજ સમાજ પર આધારિત પ્રત્યે રહી શકે પણ સમાજ પર આધારિત હોય ને શું એટલે જેને જે સમાજ થી આધારિત નથી એ રહી શકે પણ જેને જે હજુ સમાજ પર આધારિત છે સ્વભાવ કેવો છે કે નોકરી ધંધો કરતો હોય તો એને બુદ્ધિ મારી કાઢી નાખો તો બુદ્ધિ નીકળી જાય પણ જે જરૂરિયાત બુદ્ધિ છે ને એ તો એની સાથે જ વણાયેલી હોય છે આ તો બિન જરૂરિયાત છે બુદ્ધિ કહીએ છીએ આપડે ના કરવાનું મધ્યારવાની જે બુદ્ધિઓ છે બુદ્ધિ તો વધારે શું કામ કરે પ્રોફિટા લોસ જાય નફો નુકસાન જોવો જોઈએ અત્યારે દરેક બાદ માંડે નઈ નફો નુકસાન બુદ્ધિ તો એવી બુદ્ધિ એવું સાધન થઈ ગયું જેમ આ ત્રા દાહ માં બુદ્ધિ જે વધી આપની કલ્પના નો કેવો ઈચ્છો છો બીજી રીતે દેવા જઈ રહ્યા છું ને અંદર અંદર થી બિલકુલ ભાવ હોય નઈ અંદર કિંચિત માત્ર કોઈ જીવને કિંચિત માત્ર દુખ ન દે મન થી વસંત બી બધું ક્રિયા નો મને ભાવનો વધત ક્રિયા ખોળે છે તેથી લોકો મને કે છે તમારા અક્રમ ના જ્ઞાન માં બહાર ફેરફાર તો આચાર જુએ છે લોકો આચાર છે હજી નાખે પછી મુક્ત થઈને ફર્યા કરે બીજે દાડે બીજે દાડે થઈશ બદલ તો દોડ્યા બધા સુટા કરી શું થયું આપડે કહી દેવાના ભાવ ના આવે આવે આપણા ના કેવાય છે પેલા કેમ કેવાય છે મેં ખાધું એવું તમે કેમ જાણી જાઓ જોખમદારો ને ચોરી કરાવર લોકો કે છે ભગવાને મને પ્રેરણા કરી દે છે મેં આ કરીએ ચોરીઓ તમને આ કરાવડા દરેકે દરેક માં પોતાની શ્રેણી પ્રમાણે પૂર્વજો પ્રમાણે કર્યા તમારું આખી એક પેઢી નો સંચાલક સહયોગ કરે છે એક પેઢી નો એક આખા ફળ સંચાલક હોય ભગવાન એમ કહ્યું તમે ભગવાન શું કરવાના હશે દેખાવ છો કરતા હું દેખાવ છું સ્વરૂપ જે નિર્જીવ છે એની અંદર રહેલો જે જીવ છે એ પ્રભુ નું સ્વરૂપ છે શરીર માંત્ છે જે આત્મા નું તત્વ છે એ પ્રભુ એક અંશ છે ભગવાન ભગવાન આડું બધું કાપી કાપી અગ્નિ થઈ જાય અગ્નિ માંથી છૂટો પડેલો તણખો પણ અગ્નિ છે અને પાછો ભેગો થાય તારે અગ્નિ રે એમ અગ્નિ માંથી કોણ છૂટો પડ્યો તણખો હા એવું તો નથી ભગવાન માં દરેક કિમો તરવાંશ છે બધા નામાં આ તો દરેક અણુ અન છે ભગવાન એટલે ચેતન એને આપડે ચેતન કહીએ છીએ એ ચેતન દરેક અણુમાં છે ચેતન હોતું છે ચેતન ક્યાં તો નામ જવા પાડે બધું ભગવાન જ આડે રસ્તે તદ્દન રસ્તે આ તો રસ્તો જ નહી ગયો સાચો રસ્તો શું છે આપડું સાંભળવા માટે દરેક ચેતન હોય છે પણ આ ચેતન ને બધામાં ચેતન છે અને ચેતન છે કઈ જાતના ચેતન આવ્યું જંગલી લોકો જિંદુસ્તાન શું છે प्रबल चेतन लाखो जब चेतन नाकर अमुक चेतन, जे तो से चे। इतले, चेतन जाने बाकी चेतन चे तमाम जे से चेतन से आप चेतन एक भाई नगरी मनुष्य મારે લાકડા છે લાકડામાં હા બકરો ના ભરાય એમાં ચેતન છે લાકડ ભરાય ચેતન પણ નથી દતું એટલે આપણને નથી સમજાતું એટલે નથી દેખાતું જેને સમજાય છે તેને એમાં દેખાય છે લાકડા માં ચેતન છે તેવુંકડા માં લાકડા માં અગ્નિ છે લાકડા માં અગ્નિ છે દરેક વસ્તુ માં દરેક વસ્તુ ચેતન છે ચોક્કસ થઈ ગયું કે છે કે જેમ લાકડા માં અગ્નિ દેખાતો નથી છતાં અરે વાત કરું લાકડું ના ભરાય લકડું ચેતન હોય કૃષ્ણ કૃષ્ણ ના પૂજારીઓ અને ભગવાન કે જે કોઈ સિંધુ ભક્તો જે કોઈ ભગવાન ભગવાન યોગેશ કૃષ્ણ બાળકૃષ્ણ નો જન્મ થાપ્યો બાળકૃષ્ણ નાગો એ કૃષ્ણ જે દહીં ખાઈ જાય યોગેશ થાય અને પછી એમ ચેતન નથી બાધુ શીખાયેલું ભાઈ ક્યાં ના ખેપા ભાઈ ગયા ભાઈ ચિંતા નહી કરતા સંપ્રદાય પુષ્ટિ દીધી હાલી ગયું છે પુષ્ટિ ધર્મ નથી એ હું મારું છું સંપ્રદાય છે એ પણ માનું છું પણ એમ અમે વલ્લભાચાર્ય જે મત અમને બતાવ્યો એ ભાગવત અને ગીતા ના સિદ્ધાંત ઉપર બતાવ્યો એ સમજ્યા પછી માની સમજીને સમજાવવા ચિંતા તો કરતા રહ્યા વલ્ભાચાર્ય કહેલો માર્ગ માં ચિંતા નથી તમે ચિંતા કરો છો એટલે વલ્ભાચાર્ય માનતા નથી સમજાવો હા દેખા બધા સમજી જાય મોડા ઘડી વાર વિચાર આવે ને કઈક ધંધા મતભેદ પડે એમાં કમાયા છે મજુર મુસલમાનો મધેજ પડે ક્રિશ્ચન બધે જ અમને મતભેદ પડે એટલે મત એ કાશું પડે બધા રીંગણા જ થયા ને હિન્દુસ્તાન નો રીંગણો છીએ આપડે કેવું જોડે બેસતા જ આનંદ થઈ જાય તમે જોડે બેસતા જ આનંદ થયો એમને ઉદે રસ્તે ચડાયેલા છે ઉદે રસ્તા બાકી આમ છ બહુ બધી અગરબત્તી નામ સારું છે તમારા મોટા પડી ગયું હોય ઓપરેશન કરવું પડે હજુ હાબુ ગાજુ મધિ રાત ની અગરબત્તીઓ માં ઉછા વગંધવાળી હોય છે અને સુગંધ વગર પણ વેપારીઓ અગરબત્તી બનાવે છે હવે એમાંથી સુગંધ આવે એને આપડે સુગેન ના આવે છે તમને શું લાગે છે મને કશું સમજાવ નથી ના પેલા તમને શું લાગે છે આપડે કરીએ છીએ કોઈ કરે છે એવા કવિ કહી ગયા હતા કે બ્રહ્મ લા બ્રહ્મ સાથે એ જ બુજવાનો બ્રહ્મ કયા ના ભાઈ એ મારી પાસે આવો તો બધા મારી પાસે ભ્રમ લટકાવ કરે તે તમારા જોવા માં હતો તમને જો ભ્રમ લટકાવ કરે છે કરવા જ કરવા દર્શન આખો દાળ પછી ધર્મ રેવાય છે વાંધો નથી ને ભગવાન ના દર્શન ના થાય તો પણ જે ખરાબ બુદ્ધિ છે નીકળી જાય એટલું ઈચ્છું કે કે જાય દેહ માં ખરાબ વિચાર હોય ને આપડા હા બધા નીકળી જાય બધા નીકળી જાય ભરા ને ભાગ્ય નીકળી જાય તો આ ભક્તિ એકલી જ રહેતાય પણ અને સંસાર ચાલ્યા કરે સંસાર કરે ચાલ્યા કરે સંસારમાં સતાડે ભાઈ અને કામ થાય તેન તેન મળ દેનાય મોળું જોર લે રે મોળું થઈ રે એમથી એમની ગાડીઓ બહાર ગઈ છે આકાશ છે ખાલી એવા સાચી આકાશ છે પણ એકબીજાની સાથે નો સંબંધ કોઈ તત્વ છે એ તમે ભગવાન કહો કે તમે તો કોઈ તત્વ છે કે ભેગું થયેલું હોય જ્ઞાની પુરુષ મારે જ્ઞાની પુરુષ છે કૃષ્ણ ભગવાન કહેવાય એ જાતે કૃષ્ણ કહેવાય તમને રૂબરૂ ભેગા થાય અને બધો ફોડ પાડી બધો કર્મનો ને બધો ફોડ કર્મ કરે એવું જોઈએ કેવું હા કર્મ કરે કર્મ બંધાય વાત કરી ગઈ કોઈ પણ આપણે જેને પ્રભુ માં માનીએ માન ભક્તિ માટે ભક્તિ માટે ના વિચારો ગયા હોય જેમ કે માળા લઈને બેસીએ તો માળા ના મરડા ફરે પ્રસિદ્ધ બીજે ભરે એકાગ્ર થાય ના થાય તો ગમે વિચાર આવતા છે કે નઈ આવતા પણ નોટ માં ભૂલ નહી તો એકાગ્ર રહેશે એકાગ્ર રહેશે એમાં માણસ લેવું પડે સોની નોટો નહીં